વિજ્ઞાન થી ઉભું થયેલું શું કહેવાનું અહેવાલાસી માં ઉભું થયું થયું પહેલેથી અવસ્થાઓનો ઉત્પન્ન થાય અવસ્થાઓ વિનાશ થાય અને પોતે પરમાનન્ટ રહે આત્મા પોતે પરમાનન્ટ સનાતન વસ્તુ અને અવસ્થાઓ જેવી થાય તે બધી એ અવસ્થાઓ જે થાય છે બધી વ્યતિરેકત થાય છે શું કહે આ નહી ગુણ નથી ને આ નહીં વરા થાય ને હવે અવસ્થા તમે મનુ બી છું તમે મનુ બી છો ફર્સ્ટ રોંગ બિલીફ આ બાય નો ધણી થયું બીજી રોંગ બિલીફ આનો મામો થવાનું ત્રીજી રંગ બોલ થવાનો ચો એક કેટલી રોંગ બિલીફી છે આટલી રોંગબી લી માં ગુજરાતી સમ્યશન શું કે શ્કેલ છે અને રોંગ બિલીફ છે એવું માન જ નહી કરતો એના કાઢવાનું છે હિમાલય શા માટે આયા તાંત મળે સર એ જંગલી લોકો જંગલી જાનવર કેવો જોઈએ સારા મનુષ્યો તમે ત્યાં જાય ને અહીં બે એ બાયરી બે થોડો થોડી નાખી જાય ભગવાન ખોવા માટે હિમાલય હિમાલય જઈને મનુભી શું કરે ત્યાં જોડો છો એક ઝૂપડી બળે પાછું પડી જોઈએ ઝુંબડી બાધે ઝુંબડી બાધ્યા પછી હા કુવા કરવાનું બધી વ્યવસ્થા કરે દે હે ધ્યાન કરવા દે હે પછી પાછું મનમાં વિચાર આવે કે એક તુલસી નો થોડ રોપ્યો તો બઉ સારું કે તુલસી નો છોડ રોપિયા પાણી પાતા કરે કે તુલસી નો છોડ આવડો થયો પછી બીજો એક ગુલાબનો છોડ રોપ્યો તે આવડો થયો કારી ગયો એટલે મનમાં વિચાર પડ્યો કે આ બધી કાપી ગયો તો હવે શું થાય કે કોઈ પૂછ્યું આ ઉંદે કાપી જાય શું કરવું પડે બિલાડી રાખે ઉંદે નહીં આવે કે બાયડી ને બે છોકરા ત્રણ ઘંટાતા હતા એ કેટલા ઘંટ વર્ગાડ્યા હું ત્રણ ઘંટાતા ખાસ ગયારે આ ઘંટ વર્ગાડે ને પડી બધું ઊંધું એટલે મન જવા જાય ને મન જોવા જાય ને તો મોકળું પડ્યુંકું એટલે કઈ નવી જાત ની રચના કરે પાર કરતા ભીડ માં એકાંતુ ભીડ માં એકાંત કે બોલો છે એકાંત દેખાય ને એટલે ભીડ દેખા તારે શું કહો છો તમારે ઝૂપડી બનાવી કઈ બનાવો બે ઘંટ બે છોકરા હતા બાર ઘંટ વર્ગાયા બિલાડી રાખી શું કે બિલાડીયા લાગી હા બિલા કરે છે ખોટું નથી કરતા એમના હિસાબ એમના ઘર નું ફળ છે બગી રહ્યા છે શું રહ્યા છે એને ખોટું આપડા ખોટું છે શું આ પસલ સોલ્વ થઈ ગયું સોલ્વ કરું તેડી ના આવ્યો બે પ્રકાર ની કરવા જ નથી મૂળ માંથી કાપે તારે મૂળ જાય રૂટ કરાય બાળા ભટેક ભટેક કરે આપડે શું કલ્પિત વિજ્ઞાન ઈચ્છાઓ કાઢી નાખો ત્યાગ કરો કરો બધું કલ્પિત વિજ્ઞાન કેવું કલ્પિત વિજ્ઞાન ઓછી ઓછી દાદા હું પેલા ખુબ રવડતો દાદાજી પૂર્વજન્મા જાણવાની જરૂર ખરી છે એટલું તો શ્રદ્ધામાં શ્રદ્ધા માં ગણું જાણવાનું સીધેડો રાખે બધી જય આપડે બધા આવે સારું છે આત્મ જ્ઞાન જાણવા જેવું છે આત્મ જ્ઞાન જાણું કે રાજના ભોગે આત્મ જ્ઞાન જોવાનું રાત તો ફરી આવી મળશે આત્મ જ્ઞાન નહી મળે સરલતા બેન જમ્યા કેમ એના પપ્પા એવું કે તું જાણતા દાદો જાણેલતા બેન કે છતાં જ્ઞાન લીધું ને જ્ઞાન લીધું અને સરસ પૂછા રીતે વાતો જ સત્સંગ લીધી બધી કરતા હતા પછી દાદા નું માનવા માં કઈ નહીં ના કહ્યું દાદા દાદા આ જયંતિભાઈ કે બહુ વખત પેલા એ હરિદ્વાર ગયા હતા અને બાવાને બાવા લેક્ચરો કરે ને તો લેકચર આપ્યો ને પછી જયંતિભાઈ સવાલ પૂછ્યો બાવા કે બાટા હેલ મત કરો ગંગા નદી છું તું છોટા હે તો બરા હોય છે પાછા ગામ આખું ગામ છોટા છોરા એ બોલ્યા તમને છોટા છે એ બોલ્યા છોટા હૈ છોટા હૈ લોકો લોકો ઢીલા બિ આવડી આવે તારા જા ત્યારે હાઈસ્કૂલ માં હતા દાદા હળદ્વાર ગયા ત્યારે હાઈસ્કૂલ માં હતા ત્યારે હાઈસ્કૂલ માં હતાસ્કૂલ માં હતા રાજકોટ માલય નો પ્રવાહું કામ કરું લુણાવાડા સાત મહિના થી લગ્ન થયું છે દાદા લગન કરે પછી લડે તમારા લગન ક્યાં કરાવવા માટે લગ્ન તો કોઈ જોડે થાય જેની લગ્ન લાગી હોય તેની જો થાય લગન ના કરી લગની લાગી બેન કે તમારા આશીર્વાદ થી તો થયું છે બેન થયા નટુભાઈ ના એ લઈ આવ્યા હતા એમની ત્યાં મળે સારો કરવા દે નોપિંગ કરવા દે ન આપી છે પણ મને કઈ યાદ રહે લગની વગર <laughs> બધે ભાઈ પણ દે તમારે શોધવું છે એ તો પૂરું થઈ ગયું છે પછી એક ટકો બાકી રે તારે કઉમ કે નહી એક ટકો થાય તારે બોલી કાઢું એક ટકો રે એટલે બોલ્યું નવ્વાણું ચૂપ રહે આપડું થાય તો નબાણું દાદા ધીરે ધીરે નબળું ધીરે ધીરે ના ધીરજ મારો ગાડી ના મળે ચાલી નાખે ખાનગી માં ખાનગી માં કઈક બધા વચ્ચે કેટલા શરમ આવે એક વર્ષ સાથે અડતાલીસ દાદા અઠાવન અઠાવન મારી બધી આબરું જતી રહી ગયા છે મારી નથી આબરું બધા તમારી નથી આપડું મારી હતી નઈ હું તો મને મળવા નહીં જતો ને હું તો મને જ મળવા નથી જતો ને કે તમને આટલા બધા મળવા આવે છે મને મળવા આવે છે નથીવા જેવું નથી આવ્યું હા કરી દાદા કરી નજીક માં રેતી ગયા જે દેહ નો કોઈ માલિક નથી તેનો ચાલુ આ દેહ નો કોઈ માલિક નથી ચરણ સ્વચ્છ થયો એટલે માલકીર કહે ઓનરશીપ નહીં ટાઈટલ નહીં નાખે માલકીઓના દેહ છે ને બારી નાખે એ લોકો બારીક થઈ પડે અમારે અમારે કાકા થઈ જશે માલકી વાળ તો માલકી મારી કે મારું કાલે શું થશે મને ખબર નથી પડતી પછી પાંચ મિનિટ પછી પડી દીધા પરથી જોઈએ તો ફાયદો થાય જોવા ફાયદો જ નઈ જોડી સરસ ચાલે છે દાદા કે ચોર્યાસી લાખ સુના ફેરા માંથી મારે તો હવે એક જ મિનિટ રહી એમ એવું કે છે એક જ સેકન્ડ રહી હવે એમ તમને મળીને તમને મળીને શું લાગે ચોર્યાસી લાખના ફેરામાંથી હવે એક જ મિનિટ એક જ સેકન્ડ રહી હવે એમ સાંભ્યું છે અમેરિકા મને અનુવ કરવું હોય તો તે કરે બીજા ને કે તું કરવું ત્રીજું અનુવાય એટલે શું કોઈ કરતા હોય તો કેવું સારું છે કોઈ પણ પ્રમાણ ના દુભાવાયન ભગવાન મને કોઈ પણ સાધુ શું તંતી લઈ તો અને હવા માંતું નથી ભૂલી ના જાય હવા ચાલુ જ હોય બોલે નઈ તંતેલી પાસે બોલે કેવી ચોડા મારતી હોય તંતેલી પાસે બોલે દારૂ વાલા ભાઈ કે છે કે બૈરાઓ માં બહુ હોશિયાર છે કે છે પેલા ભાઈ કે છે બૈરાઓ બહુ હોશિયાર છે ભાષા <laughs> દેખાય તો કાચી રત્નાગિરી આપું જ છે નીકળે પતલાણી કેવી પતલાણી અમુક એના કરતા અમુક બીજા ગુણ નામાં સારા થાય કે ભોળો ભૂલી જાય આ તો છોડે જ નઈ નઈ તો તમારો એવો અનુભવ થાય ખરો પણ હવે સુધાર્થ માં થઈ ને હવે એવું ના કહેવાય એ સુધાર્થ માં થઈ ગયા હવે આપડું ના લેશે કેતા દુકાન સરસ ચાલે બઉી છે અને વધારે તો ભગવાન નાખજે નાખવું નાખાય નાખવું નથી કોઈ કેતો બઉ સારું ચાલતું તને કહો સુ થાય ને બઉ સુખી થાય ને મોક્ષ ભરી વળે ને તો સારું બધું ને પાણી બદલે પીવાય છે દોરે દોરે છે તો હજી બેસી ગયો દોરે ના છે ના આ કેમ નથી થઈતું સાઈદીની પૈસા છે છે તો પીઓ જો ન હોય તો શું કરે તેમ કે સુકિને પગાર ઘરે ઘરે ને હા હા કણ ટાઈન બોલો છે ક્યાંક જક બોલો છે ના મને સાહેબ મને શેરામાં મને અંતર નીતા રહેવું છે તો બોલ આપો બહુ અઘરું છે કે જે રૂપાલી છોકરીઓ જતી હોય તો ધ્યાન તો જાય ને એવું કે છે જ્યાં દે કે ધ્યાન દેવા મળતો ને આપી જોવા મળતો નથી તો મને વિચાર ના આવે એટલે આ તો કાડા છે ગાડીમાં દર્પણ ખાલી આ પૂ તો કઢવા બીજામાં ચક્કર હોય તો પડે કે કે કે કે હું કોઈ છોકરીને હાથ કરું હું તો કાલ એને પણ એમ લાગે છોકરીને હાથ કરું તો કે કે પહેલા ગુસ્સે થાય છે બેન તડુકે છે તડુકે છે તડુકે છે એટલે આ રોજ પકડને એને લતા रोज सवरे पे झगड़ो करती लग्न पे एग्रीमेंट करेलू के रोज सवरे झगड़ो करने झगड़ो करतीब्लम थे ને આપ? આપડે લગ્ન આપણા એ જો કરે કે ખરાબ લાગે તમને લાગે તમે જ્યાંથી કહ્યું આપડે જેવું કરીએ એવું એ કરે એગ્રી તમે છોકરી હશે આપડી બીજ છે વાઈટ બીજ છે તમે કહ્યું છે એ આપડા દાખલા ગમે તેમ આવું નિયમ લઈ લો જોઈએ જોઈએ પણ વિચાર નહીં વિચાર આવે તો ભગવાન ના થાય મનુષ્ય સરૈયા ઢોઝ માં સરૈયા ઢોઝ ગમે તપાય ગમે છે ખાનદાન કામદા નથી લીધી એ તો જોવાની આપે હજી આપ્યા આપડે ગોલ વાર એને ક્યાં આવે બાર વાળા બાય વાળા આપે ભાગલ વાળા જોવા ને આપે હવે પ્રશ્ન કઈ થાય છે તમે પાછું બધું ખરું તો આમાં બધું થાય છે પછી બહાર જઈએ એ બધું પાછું ભૂલી જવાનું એ જે પછી શરૂ થઈ જાય એટલે જ્ઞાન આપવું પડશે ત્યાર પછી સરસ થાય ઠંડક થઈ ગઈ ને એવી તમને એમ કે છે કે મારે તો અંદર લાવા રસ પેલો જ્વાળા મુખી ફૂટે ને અંદર પેલો લાવા ઉકળે એવું ઉકળે છે મારે તો કે છે વધારે કરુણા પર વધારે આ બધી પાક પર સ્ત્રીઓ જુએ ને મસાલા કેમ નહીં મછલીઓ નહીં થતો સ્ત્રીઓ જોવા દાદ થઈને હોટલો ખયા તો લુપ્ધ થઈ ગયો તો બીજા યાદ આવ્યા લુપ્ધ થઈ ગયો મારે એવું થાય ભજીયા ખવડાવવાશે પેલા તો દૂર હતા પણ પંદર મિનિટ માં ભજીયા કરી અરુણભાઈ પૂછે છે આ લુપ્ધ પણ છૂટે કેવી રીતે આપડે અરુણભાઈ દેહ ને છે મન ને છે બુદ્ધિ ને છે પણ આપડે શું થાય આપડે સારના જાણનાર છીએ શું કહ્યું એટલે આપણને ખબર પડે કે અરુણભાઈ બહુ ડર થઈ ગયા છે એટલે અરુણભાઈ ને કેવું ના મારે બાર કઈ વસ્તુ ભેગી થવા જ નથી યાદ નથી કરતું બધું હા ધીમે ધીમે જ જતું ચાલો વાત વાત કરી હું પેપસી પીયું અને જાડી થાય એના માટે ખાસ પ્રકાર ની ઈંધા અમુક ખાસ પ્રકાર ની પણ એ અમુક જ એટલે જેવી રીતે હોય ને એ કઈ સા નિંદા કરવા જેવી વસ્તુ નઈ પણ આયોજન કરે હલકી નાતી અવરણવાદ બોલે શું બોલે અને સારા માણસ હોય ને અવરણવાદ સારા માણસ બોલે પણ જોડે સારા માણસ નહી બોલે અમુક પ્રકારની નિંદા છે ભગવાન જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બધા તમારું ને હા મંત્ર બોલ્યો અર્થ સમજવો છે નમવારી અંતાણ ત્યા જુઓ નમવારી અંતાણ હરી દુશ્મન જેને દુશ્મનો નાશ કરી છે એમને નમસ્કાર ઉપર શીખાયા દુશ્મન માયા લોભ રાખશે એ જે સદુશ્મનો નાશ કર્યા છે એને નમસ્કાર કરો કરવા જેવું કરું હે ગમે તેને કર્યા ભાઈ ગમે તે આખું દુનિયા બ્રહ્માંડ પણ જેના એમને નમસ્કાર કરો થાય ને નમસ્કાર પછી ત્રીજું પોતાનું આત્મા જાણ્યા પછી આત્માની પ્રતિ બેઠા પછી આચાર્ય કરે પોતાને આચાર પાડે છે બીજાને પરાવડાવે છે આચાર્ય ભગવાન નમસ્કાર કરે ને બીજાને પરાવડાવે પણ તે આત્મા આત્માની પ્રતિ બેઠા તો શ્રદ્ધા બેઠા પછી આ આચાર્ય ભગવાન આજે છે ને આચાર્ય ભગવાન અમને આત્માની નથી એ ને ફેન મળે છે અક્કલ નથી એમ કઈ ના મળે તમે મળેલી નઈ કોઈ જ બધા મળે પોતે આપવાની પ્રતિ બેઠા પછી પોતે શાસ્ત્ર ભણે બીજા ને ભણાવડાવે તેમને નમસ્કાર શું કે ઉપાપ જાય ભગવાન ધર્મ છે દૈન ધર્મ ના છે સારા છે ને આપણે પામ લાગ્યા છે ને પછી આ જે પાંચ નવુકાળ મંત્ર પર લખ્યા છે પાંચ નમસ્કારો નાશ કરનારા છે મંગલો પહેલું મંગલ છે અને સર્વ મંગલો માં મંગલ છે પછી નમો ભગવત એવા જે વાસુદેવ નારાયણ થયા નારાયણ થયા નમસ્તે પણ ભાઈ જ્ઞાનીઓ થયા બધા નમસ્કાર અને સચિદાન બધા જણ બોલું છે આ જેમ વધારે બોલો વધારે એક જૈનો નો છે વૈષવ નો છે શિવ નો છે કે પછી આપણે આમાં ચાલેલું તો વાત દેવા માટે તો તો કઈ દીકરા કરતા નહી તો વાત આ ત્રણેય હાજી રવાતા જાવો જાવો જાવો હા નાન લીધો છે કાલે તારે નામ લીધું છે કે ને બાબા ની અહીં ઓકે છે કઈ નથી જસમાં મેં શું બાદમાં શું બોલું અહીંયા બાબાને લગાડો તમાજી વર એમ બે શું બોલો અવાજ નથી આવ્યા છીએ એમને ખરાબ છે ખરાબ છે